બસ લક્ષણ કહીએ છીએ જે સ્પર્શ છે તે વાયુની તનમાત્રા છે અને કોમળપણું કઠણપણું શીતળપણું ઉષ્ણપણું એક તય કરીને ગ્રહણ કરવાપણું એક પરસન સ્પર્શપણું છે બરાબર છે તનમાત્રા કે દિવાયુની હજુ તનમાત્રા કે દિવાયુની હા તનમાત્રા એટલે શું કારણ એટલે શું ગોવિંદ કે સૂક્ષ્મ રૂપ છે જે જેમાંથી બને તેનું તન માત્ર આ બધું આમાંથી વાયુ ની તન માત્ર વાયુ નો તનમાત્ર સ્પર્શ તન માત્ર શા માટે કઈ આજે સ્પર્શ આપણે આમ કરીએ ને એ સ્પર્શ તો પાછો વાયુ નો દીકરો હું તો તમારું નામ તો હસવા ધરી ગયેલો આ કોઈ ના અભ્યાસ નઈ ને એમાં કોઈ નો વાંક ન ભાઈ આપડે કઈ આમાં વિતર્યા છે થોડા આ જે વાંચીએ છે આમીયે છે એ જરા ઘરું લાગે છે એ તન માત્ર પેલા દિન માં એમાંથી પંચબુધ્યા જળ તેજ વાયુ ના जीव प्राणी मन तन मत्र ने देखता थी। देखो एट विषय मई गया વાયુ ના આકાશ એના બાપ છે આપડા શબ્દ સ્પર્શ રૂપર ના એના બાપ છે અનુક્રમે અને આપણે જે અનુભવ કરીએ છીએ એ પંચ વિષયો તન માત્ર વિષયો તન માત્ર દેખો જ ક્યાં દેખો નહી એટલે અનુભવ ક્યાંથી હોય પતંજલ યોગ ની વાત છે સમાજ લક્ષી છે અધ્યાત્મ લક્ષી વૃત્તિ નથી જ્યાં લગી અધ્યાત્મ લક્ષી વૃત્તિ ન કેળવાય ત્યાં લગી આ અને પાછું આપણે જવું છે એની માથે જેની માથે જવું એને જ ઓળખતા નથી એની પગ કેમ દેવો ઓળખા વિના તો આ દેખાય એટલા ને પગ માનો તન માત્ર દ્રશ્ય છે એની એને ઓળખ્યા વિના પગ ઓળખ ज्ञान मार्गे पग मेलाये आ रीतर पग ना जगत मुरुष नो भाव छूटी जाए छूटी जाए दूषित भाव वही गया तरस नियम एने अंगे आचार्य ऋषि महर्षिओ સંક્ષેપ માં શબ્દો મૂક્યા હોય જ્ઞાતે તત્વે કસ સંસાર સં ત્યાં લગી સંસાર જાય કેવી રીતે ગમે એવો ધર્મગુરુ હોય વિદ્વાન હોય હજારો ના સંશય ને કરે પણ સંસાર ન પણ નાનું છોકરું ઓળખતું ના હોય એ તો પકડવા તો આપડે બધા પકડીએ છીએ અને કરડવા દેવા નથી એ કેમ હારે પકડીએ આપડો બચાવ કરવાના શબ્દ આપણી પાસે છે તો મનુષ્ય દેહ ભગવાન ને ઓળખવા માટે છે કે કોક કોક ને જ ઓળખવા માટે બધા નહીં બોલો ઓળખવાની શક્તિ પ્રભુ એ આપી હમ ગઈ નવી દુર્લભો માનુસો પણ શબ્દો હોય ને આગળ ધરી અને કઈ કરવું નથી આ ગોઠણી અવર નહી ગયો અમને સમજાઈ નઈ કેશો શું કે વાયુ ને જો અને કોમળપણું કઠણ પણ શીતળપણું ઉષ્ણપણું શ્રી કુષ્ણવા બધા છે ને શું કહ્યું જણાય સ્પર્શ માં સ્પર્શ થી મૂળ માં છે આ બધું તન માત્રના લક્ષણો છે વિષય ના નથી બરાબર વાયુ ની તન માત્રા જ આ બધું કહ્યું છે ઈ પછી આના પ્રવાહ આવ્યું દીકરા માં આવ્યું શીત ને ઉષ્ણ શબ્દ આવ્યો ને એટલે તરત દરેક ના મનમાં આટાનું એમ થઈ જાય પણ એ તો વિષય ઉપર તમે કહ્યું આ વિષય ની ક્યાં વાત છે હા તો તન્માત્ર ન્યાય વાત છે પૂર્વમાં ઓળખતા નથી કોમળપણું કઠણ પણ શીતળપણું ઉષ્ણપણું અને બધા ગ્રહણ કરવા પણ એ સ્પર્શન નું સ્પર્શ પણ છે સ્પર્શ પણ તે પદાર્થ ને વિશે ગૌણ પણ રહેવા પણ તે પદાર્થ ની કરીને પરિમાણ પણ તેજ તત્વ નું તનમાત્ર પણ તેજ પરમાણ લક્ષ તન માત્ર દેખાડે જમી દેવા પડે શું દેખાડે જો તમે બોલો વાંચો છે એમ નથી બોલ્યો વિચાર કરો ને તદ આવે નો આવે શબ્દ હમુ જુઓ તોય ન આવે તો આમ ફીટ બે જવું જોઈએ जणवी देव केणणवी देवा पणोणवी दिया अकर मात्रा ई तन्न मात्रा ना गुण छे ई तन्न मात्रा तेज मा आवी अन तेज मा दे पाचो ने 15 विषय मा रे ले अन ते पदार्थ ने विषय गुण पणे रेहवा पणो अच्छी पदार्थ ध्या અને તેજ તત્વ નું તન માત્રુ કરીને ગ્રહણ કરવા પડું આ સમાજમાં કોણ હમણાં અરે વિદ્વાન પણ એનો ભણાવનાર એની આ દ્રષ્ટિ ન હોય એ કેવી રીતે ઉજવામાં આવે એ આપણે બોલાવો તમે તો હાલો ગણપતિ પૂજન કરવું બે અને પાછું વિદ્વાન કહેવાય કર્મકાંડ આવડે બધ કર્મકાંડ એટલે કરતા હા એજ ના આવે તો કવાયત છે એ શીખી જ્યો એટલે જગત એને વિદ્વાન થાય આ કિંમત એ જગત કરે છે એ આમાં નામાં શીખવા હું તો દેખતો નથી હારા હારા કેવાય એમાં ખબર ન હોય જો આ તત્વ ની અહીંયા આગળ ન કરાય સાધુ થયા એટલે બધા સાધુ ને આનું એકનું નથી આ બધા ગ્રહણ કરવા પણ એ રૂપ નું રૂપ પણ છે ઈ જયારે તન્માત્ર રૂપ માં ફેરવાની વિષય માં ગયું અહિયાં છે દેખાય તો દેખાય મધુર <laughs> <laughs> પડો પડો ખાતા પડો ને ખારા પડવું છ પ્રકાર એના હોય રસ માં ગુણ છે બધા મૂળ માં જ પડ્યા પડ્યા એ આવ્યા જળ માં જળમાંથી આવ્યા વિષય અને ગંધું ગંધ પણ આમાં બે જ સુગંધ જુદા જુદા છે બધા હવે હવે તો ગણતરી કરી રાખજો ઊંડા ઉતરવું હોય તો આમાં કોઈ કઈ નાતો નહી પડે કરવું પડે તમે સભા વાતું કરશો તો આવડા ના પડશે કોઈ નાનો પડશે કેમ જશું આવડા ના પડે કોઈ જતો સેવા કરવાના કલ્પ જ્ઞાન આપવાનું ખરા પેલો મળે ગયા કઈ બજારે મળે બજાર દુકાને જાવ તો મળે તો એ હું ગોખાવી દીધું સેવા સેવા એટલે આ કર્યા કરે એટલે ઈ જાણે કે આપડે મોક્ષ થઈ ગયો છે ને યોગ ધર્મ પ્રમાણે આજે વાત ધર્મ્ય તત્વ નિહિત ગુહાય જો કમ કેવો એને જો ઓળખવો હોય તો કે ગુહા છે એટલે જ્યાં અજવાળવું જ નથી ત્યાં અંધારે પડ્યો છે ભારત માં આવે આજે લાગત આપડે બોલ્યા કરી ક્યાંથી આવે હવે પૃથ્વી નું લક્ષણ કહીએ છીએ વિભાગ કરવા પણ સમગ્ર ભૂત પ્રાણી માત્ર ના શરીર નું પ્રગટ કરવા એ પૃથ્વી લક્ષણ છે તો એ આપડે નક્કી કર્યું નથી તમે હોય ગયા વાંચતા ઉથડકતા હવે એટલે જાણતા નથી એટલે ઉથડકતા હવે જાણતા હોય તો વાંચવામાં ધારવા પણ લોકરૂપે કરી ને સ્થાન અને આકાશાદી ચાર ભૂત એનું વિભાગ કરવા એ સમગ્ર ભૂત પ્રાણી મા અમારો દાખલો સફળ ક્યારે કહેવાય તમારા માં આવતું હોય તો આમ બંધ કરી દાખલો કેવી રીતે બીતા બીતા બોલવું મોટું પડશે સાથી બીતા બોલવું પડે નક્કી નોકરી હોય શબ્દ બેસી જવો છે પણ એનું છે આ એટલે લગી આ એટલે લગી આ એટલે લગી એ પૃથ્વી એ ભાગ પાડ્યા બધા નીચે તો બરાબર સાત લોકલા એટલે નીચે જોયા છો ને બરાબર નથી ને હશે કોઈ વાતો આપણી દ્રષ્ટિ આવ્યું કે આ એક વસ્તુ છે ને આ બીજી વસ્તુ છે એમ નજરે બે દેખાઈ જાય એમ લુક દેખાય છે ને બધા આપણી કલ્પના નો ચાલે આપડે જાણીએ કે આ પડ આયુ અને બરાબર નથી કોઈ રિયું છે તમે ત્યાં ગોઠવા બે હોય એ ન ગોઠવાય ભૂમિકા બીજી હશે આવેલા સંપ્રદાય માં બેઠા બેઠા ગોખે છે કેવી રીતે પોતાની મેળે ગોઠવી લયું પછી આવડવાનું જાણ્યું આવરણ કરીને તમે પૃથ્વી કોઈ ન ચાલે પૃથ્વી નું રૂપ સમજવું જોઈ પાછું એને પૃથ્વી કેવી એમ એક બેઠામાં કોઈ પુલ કાઢે એવા તો છે ને કેવી રીતે હવે જળ નું લક્ષણ કહીએ છીએ પૃથ્વી નો એક રહી ગયો તો મેં વાંધા મૂકી દીધો ના ના રહી પૃથ્વી લક્ષણ કહીએ છીએ ચાર ભોગ તેનો વિભાગ કરવા પણ ધારે મગજ માં નથી તમને વિચારું પ્રાણી આમાં જે લખ્યું હશે ઈ ભાષા ગડબડિયા થોડી હોય કઈ ગડબડિયા જીવ ક્યા શું છે આ વાત છે વિભાગ કરે છે વિભાગ કોણ કરે છે અને સમગ્ર ભૂત પ્રાણી માત્ર ના બાકી દાખડો એટલા હતું છે દાખો કર વિચારો બદલવા જોઈએ વાત કરતા કરતા મને બોલે એ બીજો નહીં હોય હવે એ બોલે તો બોલે ખબર ન હોય એ વિચારી કર્યા ના બોલો હવે જળ નું લક્ષણ કહીએ છીએ માત્ર ને જીવાની સાપ ને ટાળવા બહુ પણ એ જળ લક્ષણ છે આ બધા ગોકો છે અને ની ના રહે કણો આનું પિંદ ગરન થયો કેને કર્યો એટલે તે દર્શન માલિપા આ આજ આજની પંચળનો જે મોહ છે તો બોલે છે મે બોલત આ જે તો કે લોકો તો ખોડું હા દર્નો જે મોણ જે છે એ બોલે માખરો પાણી નાખવાય ને કરવા પણ એ દર નું લક્ષણ છે હવે તેનું રક્ષણ કહીએ છીએ કરવા પણ સુધા ને સુશા એનું રક્ષણ છે સુધા ને સુશા બધા વિચારો કર્યા છે ને શાતી નથી થતું ખબર બીજું આ બધું એટલે અમે કોઈ કઈ કર્યું નહી હોય બધું મૂકી દે અમે બધું મૂકી ને કર્યું હશે સ્વાભાવિક તરત આવી જાય તો આવડે બીજું બધી પોતાની ભૂલ ના ઓળખાય એટલે બીજું આવે જ નહી કોઈ જ ન આવે તો જે મહારાજે આ સ્થાપ્યું છે એને ક્યાં ખબર હોય ત્યાં એમ નઈ આડત્રી વર્ષ ત્યાં દેખો છો લ્યો કામ કરીએ છીએ એટલે જ્ઞાન ભૂલાય મંદિરોની રચનાઓ પંદર વીસ વર્ષ તો કાઢે જ બેઠો નથી પગ પાળા ચાલતો આગામ થી આગામી જ્યાં જામું ખંભે હોય એમ ને તમને એક તમને એકઠી હથોડો મારવાનો ત્યાગીમાં મોટો દુર્ગ સમય લે ને અવકાશ દેવો જોઈએ બેઠા બેઠા અવકાશ દેવો જોઈએ Bye-bye.